એ આવો આવો આવી ગયા મારા નાના મોટા હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો આમ દૂર દૂર રશિયામાં બેઠા બેઠા સમીર વાર્તા સાંભળે છે ને શું ઓહો હો અને પેલી બાજુ વલસાડમાં બેઠા બેઠા છે આજે હું તમને એક ખેડૂત અને એક સારસ પંખી વાર્તા કહેવાનો છું હો સાંભળો વાર્તાનું નામ છે ખેડૂત અને સારસ પંખી એક ખેડૂતથી ઘણો ત્રાસી ગયો હતો બિચારો કાંઈ જમીનમાં દાણા વાવે અને પંખીઓ દાણા ચણી જાય એનું ખેતર જંગલની પાસે આવેલું હતું એ જંગલમાં ઘણા બધા પંખીઓ રહેતા હતા કોયલ કાબડ કબૂતર સમડી ચકલી હા ઘણા બધા પંખીઓ રહેતા હતા ઓ ભાઈ ખેડૂત તો ખેતરમાં બી વાવી અને જેવો ઘરે જવા નીકળે કે તરત જ પંખીઓના ટોળે ટોળા એના ખેતરમાં બેસી એની ચાચોથી માટી ખોતરી અને ખેડૂતે જે બી વાવા હોય ને એ ખાવા માંડે બધા પંખીઓ પંખીઓને ઉડાડતા ઉડાડતા ખેડૂત તો બિચારો ભારે કંટાળી ગયો રોજ દાણા વાવે અને રોજ પંખીઓ ચણી જાય ખેડૂત તો ત્રાસી ગયો હતો હા પંખીઓ એના ઘણા બધા બી ખાઈ ગયા એટલે બિચારા બાપડાને ને બીજી વાર બી વાવવા પડ્યા એક વખત ખેડૂત એક મોટી ઝાડ લઈ આવ્યો કંટાળી હવે તો આ બધા પંખીઓને પકડી જ લો ઝાડમાં એટલે એણે આખા ખેતર ઉપર ઝાડ પાથરી દીધી ઘણા પંખીઓ ખેતરમાં બી ચણવા આવ્યા ચકલી આવી કબુતર આવ્યું કાગડો આવ્યો અને ઝાડમાં ફસાઈ ગયા એ બધા પંખીઓની વચ્ચે એક સારસ પંખી પણ હતું એ પણ ઝાડમાં ફસાઈ ગયું બોલો झाड़ में फसाये पंखीओं ने जयूत पकड़वा लगो ना सारसे मारा पर ते मेहरबानी करो मैं के नथी बगलो के नथी कोयल, कियल कबूतर हूँ तमारा बी खा पंखी આ ખેતરને અને એમાં થયેલા પાકને નુકસાન પહોંચાડનારા જંતુડાઓને અને નાના નાના કીડા મકોડાઓને ખાઈ જાઉં છું હું કઈ તમારા દાણા નથી ચણતો મને છોડી મૂકો સરસ તો બિચારું રડવા લાગ્યું હો ખેડૂત બહુ ક્રોધે ભરાયેલો હતો એને તો એમ જ હતું કે બધા પંખીઓ મારા બી ખાઈ જાય છે એટલે એ બોલ્યો તમારું કેવું બરાબર હશે સારસ પણ આજે તમે એવા પંખીઓની સાથે ઝડપાઈ ગયા છો કે જેઓ મારા વાવેલા બી ખાઈ જતા હતા આ ચકલા કબૂતર ને કાગડો ને પોપટ ને મેના ને એ બધાની સાથે તમે પણ હતા એટલે તમે પણ એમના જોડીદાર છો અને તમે એમની સાથે આવ્યા છો તો તમે પણ સજા ભોગવો હવે એમ કરીને ખેડૂતે તો બધા પંખીઓની સાથે સુંદર મજાના સારસ પંખીને પણ પકડી લીધું અને એને મારીને દૂર ફેંકી આવ્યો એટલે ભાઈ આ સારસ પંખી બીજા પંખીઓની સાથે આવી રીતે રહેતું હતું એના કરતા પોતાની રીતે જાતે બીજે ચણવા જોયું હોત તો એ ક્યારેય મરત નહીં આપણે જેવા લોકો સાથે રહીએ એમના જેવા જ આપણે થઈ જઈએ હે ને ખેડૂતને તો એમ હતું કે આ સારસ પણ મારા બી ખાઈ પણ સારસ ને એની ખોટી સજા ભોગવવાનો વારો આવ્યો જો ભાઈ મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને સરસ મજાની બીજી વાર્તા કહીશ આવજો